ભગવાનના અસીમ જય જય તાર ભગવાન ના અસીમ જૈ જયકાર દાદા ભગવાન ના અસીમ જયકાર દા ભગવાન ના અસીમ જય જયકાર આદા ભગવાન ના અસીમ દ જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર આદા ભગવાન ના હસીમ જયકારો દાદા ભગવાન અસીમ જૈ જયકારો દાદા ભગવાન ના સિંમ જયકારો દાદા ભગવાન અસીમ જૈ જયકારો દાદા ભગવાન ના સિંમ જયકારો ભગવાનનાસીમ જય જય કારો રા ભગવાનનાસીમ જય જયકારો એકદમ ભગવાન જય જય કારો અચ્છા સુરેશભાઈ સાહેબ લાવ્યા છે મિક્તિક સુખ એકના છત્રીસ પદોનો આખો સિલેક્ટ કરીને એમને પ્રોજેક્ટ બનાવ્યો છે કવિરાતના પદોનો એની દિવે આપણને મળવાની છે એમ કહો છો ને દાદા ભગવાનના જન્મ દિવસે જન્મોત્સવ ક્યારે બાકી છે એટલે પછી આવશે ત્યાર પછી આવશે હા પછી આવશે જયારે આવવું હોય તો આજે ચંદનબહેન તો પદ બોલતા નથી એટલે એમના તો કહેવાય નહીં આપણાથી આ તો ત્યાંથી અહીંયા અહીંથી દોરી બાંધીને તે ખેચી લયા મને કોણ મન તો દેખાય પણ નહીં એટલે પેલા ના નીકળેલું પછી આ થવું કરવું પડ્યું મારે પણ આ તમારો ભાઈ પાકા ને તેની દોરી પાછી જુદી જાતની હા એની રસી જુદી જ હતી હું જાઉ છું દાદા સું છે જગદીશભાઈ આજે તો આવી ગયા છે જગદીશભાઈ આપણા સાહેબ જો જય સચિદાનંદ ચંદ્રકાંતુષણ પર્વ આપણા આજે જુદા જુદા કેન્દ્રમાં જે થવા મળ્યા છે આજે આજે ભારતમાં બધે આજે સ્પંદનો બધા બધા જ ફેલાતા જાય છે જોજો અને હજુ વિકાસ થતો જ જાય છે દિલ્હી સુધી પહોંચશે મને દિલ્હીમાં ઉજવવાના છે ને કે નથી ઉજવતા એ લોકો એ આ છે નહીં ખાસ બાકી એમની પાસે જગ્યા સરસ છે બધું ફાઇન છે સોસાયટીની જગ્યા બહુ સારામાં છે એટલે હવે એમને આપતા પુત્રો તમે જમાવો એ લોકોને આપતા પુત્રો વેચી લીધું પાછું બધા વેચી લીધું અરે કેશો કરવું પડશે કઈક કને ભાઈ જતા નથી ફેક્ટરી ઉપર જાય છે ને એ તો જૂના છે નથી સંભાળી શકતા હલો તમારું સેલ છે સેલ તમારું છે માર્કેટિંગ કોણ કરે દીકરો બહુ સાંપો છે ને કમળ આપણા મોટાભાઈને કેવું કર્યું ગોઠવ્યું છે ને કેટલો લાગી ગયો જોયું ને તમે બધાને લાગવા મળે છે ને આપણે યોગેશભાઈ બધાને જીવો તો ખરા એટલે હને એવી રીતે કરવાનું પછી તમારે છૂટા તો થઈને કામ કરવું પડે મહેશભાઈ બહુ કહે છે કે મારે સિંધી સમાજ નાનો નથી કે તમે આગળ આવો બહાર આવો કે મને કહેતા હતા બે ત્રણ વખત કહ્યું કે મારું માનતા નથી તમે કહેજો એવું કહેશ પાછા તમારું વધારેમાં વધારે માનસ હા ત્યાં પ્રોજેક્ટમાં તમે એક પદ લેવા મૂક છો એમ પરંતુ કોણ સરખું ગાશે આજે એક પદ બોલશો તમે કરશો તને આ ફાવશે પેલું માયુર ભગવાન ઉલું ઉલ્લું વાળું પછી પણ અમારે તો પાંચ વાગ મનેશભાઈ કહી ગયો અમે છે ને અમારે એક કલાક નવીનભાઈ પછી અમે કહ્યું કે અમારું એક કુલસાણું તો જવું જોઈએ આજે માયુર ભગવાનનું જ છે તો મંજૂર છે ને એટલે આ તો આપણે ચાલે છે પણ બહુ સરસ આઠ દિવસો જાય છે અદ્ભુત ઉપયોગમાં કેટલા શુદ્ધ ઉપયોગ બધા એને રહે છે જે આમાં લાભ લઈ લે બહુ પુણ્ય કહેવાય એમાં તો બહુ જ એટલી સુમતી જો જ્યાં હોય ત્યાં પહોંચી જાય છે બધાને લઈને આવું છું કેટલી જ હં તમારું માને છે બધા પાછા એ જોયું મેં આ દાદા ભગવાનનો પ્રતાપ નહીં છે એટલે હાજર જ છે બિલકુલ હાજર છે તો નવીનભાઈ તમે એટલે એ લઈ લો ને વાંધો આપણે પહેલ ફરી બીજી વખત કરજો એમાં શું વાંધો છે એ તો આજે એનો દિવસ છે આજે તો ખાસ હું ફર્સ્ટ ક્લાસ માહિર ભગવાનનો આ જન્મ છે ને તે જ તોતેર અમારે બસમાં સમર શિખરજી ગયા હતા બધા કવિરાજ સાથે હતા ત્યારે પહેલી વખતે ત્યાં આગળ બહુ જૂનું હતું તે વખત સમજશે બધું જ તે જૂની ધર્મ જૂના બધા ઉતરેલા અને ત્યાં આગળ કવિરાજે દેરાસરજીમાં આ બોલ્યા ત્યારે મેં પહેલી વખત સાંભળેલું આ ગજબું પદ છે ફર્સ્ટ ટાઈમ તો તારા ના <laughs> <laughs> <laughs> <laughs> ીર પોઢે પર ધાર તટનની જ્યોતિ બની ને તો આમાં બધા પત્તો નથી અમુક લાવ્યા છો હા એમાંથી લેવું છે લઈએ છીએ હવે આઠમને દિવસે આખો દિવસ છીએ અમે આઠમને દિવસે પણ પ્રોગ્રામ બધો બરાબર હશે ફૂલ હશે પ્રોગ્રામ નહીં આઠમનો આમ જ આપણે ગોઠવી આખો દિવસ જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ ભારતમાં આપણે પહેલી ભારતની વાત કરીએ અને વિશ્વમાં આંધી તો બહુ ચડી ગઈ છે જબરજસ્ત બધી અને બધા જોઈએ છીએ આપણે રોજ આંધીના તોફાનો એમાં સામાન્ય પ્રજા તો શાંતિ ઝંખી રહેલી હોય છે શું પરંતુ ગાંધી જન્માવું અમુક જ હોય પણ એને આખા બધા નરાઈ નાખે એટલે આ તમે અક્રમ વિજ્ઞાન આપણને વિશ્વને ભારતને બહુ સુંદર શાંતિ પબાડનારું છે જીવનમાં બાકી શાંતિ જેવું છે જ નહીં કશું કોઈને જીવનમાં અંદર ઝાંખીને જુએ તો કાંઈ જ કોઈને નથી હોતું કેટલા બધા પ્રયત્નો કરીએ એના માટે અને આંધીમાં જરાક નવરાશ મલીએ ગયન જે ગયા હોય એટલું જ પાછું અમારે ફસાઈ જવાનું આપણું અક્રમ વિજ્ઞાન એટલું બધું આ એ થાય છે આપણે સંખ્યા તો બહુ ઓછી જ તમારી કેમ ના પહોંચી વળશો અમે તો છીએ પણ તમે તમે નહીં પહોંચી વળો હા સાહેબ બોલો પણ કેમ પહોંચી વળા છે બધે એનાથી ખ્યાલ આવ્યો હા એટલે સમજણ સ્વરૂપે પહોચતું જશે સંખ્યા ની ગણતરી મનીષ ભાઈ કે છે એટલું બહુ અઘરું છે એટલું બધું કેમનું પહોંચી વળીએ કઈ ગયો એ કે અઘરું છે પેલો સંજય કે સંજય પાછળ એ તો એને નક્કી કર્યું છે હું તો હનુમાનજી પાસે બે દાદા પહોંચી વળવાનું એક બીજી અંદર સમજણ આખી બોલો બોલો કે મહાવીર સ્વામી કે દાદા ભગવાન કે આપ એકલા પોતાની અંદર એવું પહોંચી વળ્યા કે એના બધે પહોંચી વળ્યું પોતાનું પૂતગલની આખી બધી અશુદ્ધિ એક બાજુ ભૂલો બધી સ્વભાવથી ખસવું નહીં તે પહોંચી વળ્યા તેનાથી આખું પહોંચી વળ્યું નથી એટલે મહાવીર ભગવાન અંતિમ તીર્થંકર ભગવંત અને એમને જોયું એ બધા સંસારમાં ફરીને બહુ જ ફર્યા પુષ્કળ ફર્યા બધી રીતે અને એમાં એમને જોયું કે આ સંસાર દુખી છે એવું લોકોને કેમ લાગે છે એટલે એમને એ વ્યવહારને એવી રીતે જોયો કે વ્યવહાર કેવી રીતે દુઃખ આપી શકે આપણને એટલે વ્યવહાર જે દુઃખ આપે છે એ કારણે તે આપણે આપણે ઓળખાણ લઈ લેવું જોઈએ પડી જવું એના માટે ઝઝુમ હોવાનું બધું શું કે શક્તિઓ હતી શરીરની અંદર હતા પણ એમાં એમને આ કહ્યું શીખવાડ્યું શીખવાડ્યું તો શીખવાડ્યું એમનું શીખવાડેલું ચાલ્યું સો એક વરસ ચાલ્યું હશે સો સવા સો જે હશે તે શાસ્ત્રના પ્રમાણમાં ત્યાર પછી પાછું ચાલ્યું એમના નિર્વાણ પછી જુઓ કે સુદરમા સ્વામી જેમનું આયુષ્ય સો વરસનું હતું પૂર્ણ સો વરસ એટલે ત્યાર પછી પણ મતલબ કે સુદર્મા સ્વામી તો દસ પંદર જમ્મુસ્વામીને એ પછી આવ્યા એ સુધરમાસ્વામીને એટલે એ બે જણ બંનેને કહેવાય જ્ઞાન થાય છે બોલો આ પાંચમો વાર બેસી ગયું છે એટલે કેવું આપણે કહીએ ને કે જ્યાં જ્યાં આજે ધૂણીને એવું લાગતું જ હોય ત્યાં અગ્નિ હોય જ નિયમથી હોય એટલે સુદેરમા સ્વામી આજે આપણો સંયમ માર્ગ છે એ સુદરમા સ્વામીની પાઠ ઉપર અમે છીએ એ પટ્ટધારી બધા એમની હાજરીમાં થયા તેટલા જમ્મુ સ્વામી એક જ કેવા જુઓ શ્રેષ્ઠિ હતા શ્રેષ્ઠિ કુટુંબમાંથી લગ્નનો દિલ ના થાય પણ એમને તો શ્રેષ્ઠીના કુટુંબમાં તો ના ચાલે એ ના કહેતો અમેથી બધા બહુ પાછળ પડે એમની બહુ પાછળ પડેલા તો લગ્ન થયું તો થયું પણ આ નવનો સાથે પાછા નહીં નવનો એક બે નહીં પાછા અને બધી થઈને નવ્વાણું નવ્વાણું કરોડ સોના સોનૈયા આવ્યા બધા કેવા અને જમ્બુ સ્વામી કેટલા તો વ્રજના સ્વામી બોલો તો લગ્ન એ પહેલે દિવસે હા તો મારે શું કરવાનું આ બધું આભાર બેઠાવાનો ખોટો મેં છો બધા નચી દોચી દીધું લગ્ન પહેલે જ દાડે પેલી આઠ કે નવ નવ વાઈ હશે તો દુઃખી થઈ ગઈ હશે નહીં હે અરે બીજે દિવસે જે કંઈ રહ્યું હોય એ લેવા માટે અઠંગ પ્રભાવજી તે આવી પડ્યા કા અહીંયા આગળ આપણે સારો લાગ લાગેવો છે બરાબર તે એના લઈને આવ્યા અને એના પાંચસો તો શિષ્યો હતા એક શિષ્યો બધા કળામાં નિપુણ પકડાયા જ નહીં ધીમે રહીને હલકા કરી નાખે પણ પકડાય નહીં હં અને એ તો એવા કળાવાળા હતા એમને ભાર નહોતો થતો એક બાજુ આમે હોય ને એક બાજુ આપે બધું હોય પ્રભુ તે બીજે દિવસે જમ્બુસ્વામીએ જોયું કે આવ્યો છે ને આ એને છે કંઈક તો એને કંઈક વાંધો નહીં પણ આ લઈજેસ્ટ કેટલું ચાલવાનું છે તને એના કરતાં એવું લઈ જાય કે જે કાયમનું ચાગળ ખૂટે જ નહીં ને રહ્યા જ કરે તે એમને બોધ મળ્યો અને બોધ મળ્યો ને એ તો ખુશ ખુશ થઈ ગયો ત્યાં ત્યાં સમર્પિત થયો ત્યાં ત્યાં ચોર અઠંગ ચોર હમ અને એના પાંચસો શિષ્યોને બોલાયા કે આવી જાઓ આપણે આ કોલેજ નથી સારી અહીં આવી જાઓ હમ મારી કોલેજ બરાબર નથી આતો મેં તમને કહી મારી ડિગ્રીઓ બધું ખોટું તો મને આઈ જાઓ કે બધાને લઈ લીધા એને તે પાંચસો શિષ્યો એ બધા હાથે એમને દીક્ષા લઈ અને સિદ્ધ આપણે દે એમને દેવગતિ થાય છે ઉચ્ચ દેવગતિ એ જમ્બુસ્વામી પછી એમના જમ્બુસ્વામીને બંનેને આ કેવ કેવળ થાય છે અને ગૌતમ સ્વામી પણ મારી ભગવાનના નિર્વાણ પછી આ પાંચમો વાર બેસે એમ જ થાય છે એટલે એમાં ત્રણ કેવળ જ્ઞાની થાય છે બોલો એટલે કાર કેવો છે આ અને એ મહિશ ભગવાને આખા વ્યવહાર કોઈને મૂજવે નથી આ શું સમજો છો એટલે કે બધા વ્યવહારોમાંથી એ નીકળીને આવ્યા જોયું કર્યું બધું એટલે આપ્યું પણ આપ્યું ખરું પરંતુ એમ મહેનત વગરનું પચે નહીં જલ્દી બહુ કહે પરસેવાની કમાણી હોય તો બહુ સુખ આપે શાંતિ આપે એવું કહે છે ને રણછોડભાઈ બેસો બેસે અમારા બંને ભાઈઓ આયા રણછોડ આપડે એમનો મોક્ષ થઈ ગયો કે છે પેલા પંદર પથરા ચોર્યા હતા કેસ થયો હતો દાદાનું બધું વાંચ્યું છે કે નહીં વાંચ્યું કોઈ તમને ખબર નથી નહી થોડું એમાં ચાર જણ ને કંપની ના લઈ ગયા એમાં આપણે તમે એ આપડા જગદીશભાઈ ના પપ્પા બધા અમારી જોડે શું હા આપણા રાવજીભાઈ ના પેલા મોટા જમાય શું નામ સુધી વાળા બેસો દાદા એ બહુ આપડે રોહિત ના પપ્પા રોહિત કઈ ગયો છે કે આજે બોલવાને નહિ શબ્દો બધા અંદર હું દાદાજી ને કેતો પ્રશ્ન કરે છે બરાબર હવે પછી મને ઓછું સંભળાવું મળ્યું ને તે દાદાજી જોણ્યું તે દાદાજી અમારે સંઘપતિ ને કહ્યું રણછોડભાઈ ને ઓછું સંભળાય છે ડોક્ટર ને બતાવો ડોક્ટર ને બતાવ્યું ડૉક્ટર કહે અત્યારે ઓછું સંભળાય છે ને પછી બહુ જ ઓછું સંભળાશે આવું છે જ્યારે પણ પૂર્વેની પૂર્ણ તે સવાર દાદાજીની ઘેર સાત થી અગિયાર દાદાજીની ઘેર અહીં દાદાજી છે ચા બ્રશ કરતો હોય એમની ઘેર જતો હતો શું પછી દાદાજી બ્રશ કરીને ત્યાં આવે એટલે ચા નાસ્તો હું આપું ચા નાસ્તો મારે શું પછી હું અહીં મૂકી આવું દાદાજી ઉકો પીએ ઉકો હું બધું તૈયાર કરું પછી નવ વાગે તાજા દૂધની ચા આવે તાજા દૂધની શું તે દાદાજી પી જાય અને આજુબાજુ આવી તેમને આપું તો તે ના પીએ તો નહીં પણ દાદાજી બીજે વખતની ચા બધી પી જાય અને હું જોડે ત્રણ ચાર વર્ષ ફર્યો એકવીસ દિવસ તો એમને ઘેર રહ્યો એકવીસ દિવસ હા તો હું ચા પીતો નતો તો મને મસાલો છે કે કોફી છે ગમે તે આપે આવું થયું ને પછી છે ને તે આ બીજા વખત ની ચાવી ને તે દાદાજી અડધી પીતી ને અડધી તમે પી જાવ અડધી અડધી ચા નતો પીતો પચી વખત આકાશ ગયા છે આકાશ તે હું ચા પીવું નહી દાદાજી સારી રીતે જો આવું છે ને દાદાજી મને ચા પીતો કર્યો છે કોંતિ કાકા બહુ વરસાદ તા કે કોકા બઉ વર્તા હતા બિલકુલ નહીં ઓછું હિયરિંગ હોય દાદા જોયું હોય તો અત્યારે છે ને જો કહું ને તો અમારે દાદાજી નું નામ સાંભળવાનું ના મળે દાદાજી નું નામ સાંભળવા ના મળે પણ પૂર્વે ની અને વાત કરું દાદાજી છે ને પછી આપી જાય નહીં બિલકુલ નહીં લખવું જ પડે બાર વર્ષની ઉમર હતી મારી કેટલી બાર વર્ષની આવું પણ પૂર્વ નું ઉમરમ જ હા અખીને નિશાળી નિશાળ બે રૂમની હતી પણ દાદા નતા એમના ભાઈ માણસ એમના માણસ હતા ને તે લલ્લુભાઈ કરી નતા તે લલ્લુભાઈ ત્યાં રહેતા હતા શું અને લલ્લુભાઈને અમારા પિતાજી એક ઓળખાણ કરે દીધું એટલે એમને પૈસા જોઈતા કરતા હોય તો લલ્લુભાઈ પછી લઈ જાય અને પાછા દાદાજી આવે તારે આપી જાય અને તહેવાર તું કેવું અમારું ગામ પર આવવું હોય ને તો હવાય નહીં વડોદરાથી ઈટોલા ચાર કિલોમીટર ચાલીને આવે તારે આવું અઠવાડિયા એક વખત આવે આવું છે અરે તેમાંથી આગળ વધ્યું ને વધ્યું એટલે શું મકાન બોધવાનો થયો મકાન મકાન બોધવાનું થયો ત્યારે અમારા દાદાજી અમારા પિતાજીએ કહ્યું અંબાલકા તેડી લે હું કાકા કહેતો હતો શું કાકા કહેતો એ મને મને કહે તેડી લે હું તેડી લ્યો તતાવ્યું બધું શું બધું લાઈન આઉટ બધું કરી આપ્યું તેથી હમણાં સુથાર મોકલ્યા કળિયા મોકલ્યા તે અહીંયા આવ્યા માલ ખરીદી આપે હું લઈને ઘેર આવું માલ ખરીદી આપે હું લઈને ઘેર આવું આવી રીતે અમારો પ્રસંગ વધ્યો મકાન પૂરું થયું મકાન પૂરું થયું એટલે અમારે દાદાજીએ છે અમારા પિતાજીએ કહ્યું દાદાજીને કે આ છોકરાને ધંધે વરગાડો ધંધે વરગાડો એટલે ધંધે વરગાડો એવું કહ્યું ને એટલે દાદાજીને અમાર જે સુથાર મોકલો સુથારને કહ્યું દાદાજીએ કે કંઈક સ્વા મિલ વેચવાનું ને તો તપાસ કરીને મને કહે તે પહેલાં સુથારે કહ્યું કે અમુક જગ્યાએ સો મિલ વેચવાની છે તે સ્વાલ વેચવાની હું કહ્યું ને એટલે પછી દાદાજી પત્ર લખ્યો હું ગયો ગયો એટલે દાદાજી આ જે ધર્મ સંબંધી વાત કરીને વાત કરી એટલે મને આઘાત લાગી ગયો એટલે મેં કહ્યું મૂકું દાદાજી આપણે આ સો મિલ રાખ્યું નથી હું ઘેર જોઉં ઘેર જોઉં હા તાર દાદા ક્યાં ઘેર નથી જવાનું કહેશે ઘેર નથી જવું સો મિલ રાખવાની જે સો મિલ રાખી આ સો મિલ રાખી એટલે હું તો કશું જોવાનું નહીં કશું જોવાનું નહીં તે દાદાજી છે ને રોજ સવારે આઠ વાગે અમારી ત્યાં છ ઉપર આવે બાર વાગે ઘેર જાય બે વાગે આવે હું છ વાગે ઘેર જાય આવી રીતે અમારું માર્ગદર્શન આપે માર્ગદર્શન દાદાજી મુંબઈ જાય તારે નહીં અને દાદાજી ત્યાં આવે ને એટલે કાંઈ હવારમાં બપોરે બે આયા આવે એમની મેરે શું ઘોડાગાડી ચાર રિક્ષા બિક્ષા નહીં ઘોડાગાડી લઈને આવું છે એમાં જ્યાં પ્રસંગ વધ્યો શું પણ બેન હું તો એવું જ કહું છું કે આ પૂરનું મારું ઋણાવ જો બધું કહું ને તો બહુ એ આશ્ચર્ય પામે એવું છે દાદાજી મારી કાળજી રાખે આ નહીં કહ્યું રણછોડ ઓછું સંભળે છે તો કહેશે ડૉક્ટરને બતાવો આવું છે ભાઈ પેટમાં ડૂટી પાકી તે મેં વાત કરેલી નહીં દાદાજી જોણ્યું કે રણછોડ બેન કંઈ થયું છે તે બતાવો ડૉક્ટરને કહેશે સંકપતિને કહેશે એ વગર બે ત્રણ કારણો છું દાદાજી મારી કાળજી રાખે શું વાત કરે દાદાજી છે ને કંઈ જઈ કંઈ જવું હોય ને એમને ધંધાર છે તો મને લઈ જાય દાદાજી છે ને તે અહીં નવાપુરમાં છે સો મિલ રાખી સો મિલ રાખ્યા પછી છે ને તે મને કહે આપણે નવાપુર જવાનું છે તો હું દાદાજી ગયા દાદાજી ગયા ત્યાં અમે ત્યાં લોજમાં જમ્યા જમ્યા પછી નીચે ઉતર્યા દાદાજી મને કહે છે મને જમવાનું આ ફાવતું નથી ત્યારે મેં કહ્યું દાદાજી મને આવડે છે બનાવતો બનાવતો આવડે છે એટલે તરત જ અહીં તેથી અમે સામાન લીધો બધો શું સામાન લઈ અને અમારા મુકામ પર ગયા તે હું બનાવું અને હું દાદાજી જમતા હતા બોલો આવી છે એટલે વસ્તુ સ્થિતિ બહુ આશ્ચર્ય પામવા જેવી છે અને મારે તો હું એમ કહું છું હે પ્રભુ તમે જો ના મળ્યા ને તો પશુતુલ્ય જેવન હતું શું કહ્યું પશુતુલ્ય અને દરેકને કહું છું તો તમને હું દરેકને જો તમે આમાં ઊંડા નહીં ઉતરો તો આ જન્મ મરણના જે ફેરામોથી આપણે છૂટવાનું છે નહીં છૂટાય નહીં છૂટાય મનુષ્ય ધન મળ્યો ને એવો તો કેટલા વખત મળ્યો છે પણ મનુષ્ય ધન મળે પણ સફળ ક્યારે કહેવાય ક્યારે કહેવાય કે બધી રીતે અનુકૂળ હોય તો અહીં અહીં મનુષ્ય ધન મળે છે પણ તમને સત્સંગ ના મળે કચ્છીના મળે શું કરવાનું હે વસ્તુ છે એટલે વસ્તુ સ્થિતિ આવું છે વાત જ નહીં કરે હું તો એટલું જ કહું છું કે દરેક જને કે આ દાદાજી મળ્યા છે તે દાદાજીએ ઓપન કર્યું છે નથી પાત્રતા જોઈ પાત્રતા જોઈ કોઈની પાત્રતા જોઈ નહીં વગર પાત્રતાએ આપી દીધું છે દરેકને એટલે આ પાત્રતા જોયા વગર આપ્યું છે પણ દાદાજીએ જ આપ્યું છે બાકી બીજા છે ને શ્રીમદ રાજચંદ્ર તેમણે આવું નથી કર્યું કાઢી સ્વામી તેમણે આવું નથી કર્યું બીજા લઘુરાજ સ્વામી તેમણે આવું નથી કર્યું શું દાદાજીએ જ આવું કર્યું છે પાત્રતા જ નથી જોઈ જે હવે તેને જે હવે તેને તો અંદર પોતાની અશુદ્ધિઓ એક બાજુ રિલેટીવની ભૂલો ને ચોખ્ખી કરવા માંચી વડાશે આખું સાગર તો બહુ ઊંડો છે તમે સાહેબ <laughs> દાદાજી જરૂરથી પહોંચી વળાય હમણાં આપ પૂછો છો ને તમે રણછોડભાઈ સાહેબનો દાદા ભગવાન પૂછ્યું તો એ યાદ આવે છે કે દાદાજી આપે અક્રમ કાર્યો તો આખા જગતની સામે પડ્યા છો તો કેવી રીતે પહોંચી વળશો તો કે આપણે પ્યોર છે ને તો આપણે કુદરત પહોંચી વળશે આપણા વર્ષ હા હવે બરાબર આ જુઓ આપણે અંદર કેવા તો પછી કુદરત તો બધું સંભાળી લેશે શું અને અત્યારે આપણે જુઓ અસીમ જે કાર આપણા કીર્તન ભક્તિ આપણા સત્સંગો આ બધા ઉત્સવો ઉજવાય છે બધા જ આ પર્યુષણ સુંદર રીતે બધે ઉજવાતું જાય છે કેટલા વર્ષોથી આજે અને આ સ્પંદરો કેટલા બધા થાય વાતાવરણમાં પુષ્કળ બધા ભેળાની અંદર છતાં આજે જો ચોકડધમ બધી આંધી તો બહુ ભારે છે પણ એમાં અસર પડ્યા વગર રહે નહીં શું એક બોમ આટલી અસર કરે તો આ કેમ ના કરે એવું છે એટલે દાદાએ કહ્યું કે લાગે રો લાગ્યા જ રહો આમાં બીજું કશું ના કરશું વિચાર વિચાર ના કરશો આપણે જાણીએ કે સંજોગો તો બધા હાથમાં નથી પરંતુ આપણો ભાવ તો આપણા હાથમાં છે ને એટલે નિશ્ચય ભાવ એટલે નિશ્ચય નિશ્ચય તો ખરો કે નહીં નિશ્ચય તો આ તમે સોનભાઈને નિશ્ચય કર્યો જરા દિલ્હી હતું જરાક પણ કે ના આવી પડી જો આવી પડી આજે હમ બને નિશ્ચય જોઈએ નિશ્ચય મંદરબાને કંઈક બે વાગે મને અઢી વાગે છે મનીષભાઈ અને હું જઈને આવું છું કલાકમાં પાછો હા પણ મને કહ્યું નહી કે હું આવું છું હે એના માટે કંકોત્રી જોઈએ પાછું ભાવ તો પોતાનો હોય દરેક નો પોતાનો હોય અમારે કમલેશજી આયા છે જુઓ ને કેટલા વખત દર્શન કર્યા આપણે હા બહુ આશીર્વાદ આપ્યા છે ઘણા ખરા મોટા ભાગના આગળના બધા છે તેમના કારણે શું કમલેશા કેમેરો લઈને ફર્યા કરે જોડે ને જોડે ત્યાર પછી આયા નવીન આનંદજી આયા ભરતભાઈ સાહેબ આયા એમને ભરતભાઈએ બધું બહુ કલેક્શન કર્યું અને બધું બહુ કર્યું છે એમને તો એનું તો આખું બધું એક્ઝિબિશન થાય છે પણ આપણું આ તૈયાર થઈ રહ્યું છે અહીંયા આગળ મ્યુઝિયમને આ અહીંયા બિલ્ડિંગ એમાં બધું સરસ ગોઠવાશે શું અને બધાના વર્ણન સાથે બધું રાખવાનું અને દાદા મહાવીર ભગવાન ત્યાર પછી દાદા ભગવાન છે તેમાં વીર પ્રભુથી છેલ્લું વીર શાસન સ્થપાયું તો વિશ્વ વીર શાસન તો સ્થપાયું એમની હાજરી સુધી હાજરી પછી શાસન આખું એક્સટેન્ડ થાય એ છે ત્યાં તો પ્રત્યક્ષ થાય એ બધું હોય તે શાસન થયું અને એક બાજુ આ શાસન સ્થપાય છે અને બીજી બાજુ બસમાં ગ્રહની અસરમાં આવી ગયું એટલે આખું ભારત વર્ષ અને એશિયાનો વર્ગ ને બધો ભારત વર્ષ વધારે એનું આવ્યું એના પર આ ગ્રહોની અસર થાય ને એવી રીતે પચીસના વરસ ગયા એના અને ત્યાર પછી અત્યારે લગભગ પચાસઠ વર્ષથી તો બધી અસર એની એમાંથી મુક્ત થયા છીએ તો જુઓ અત્યારે કેટલું એ થયું બધા કચ્છ ભારત આપણું આઝાદ થયું ને સાઈડ વર્ષ પાસઠ થયા ને આટલું થયું તો હજુ કશું નહીં એ જ વખતમાં બન્યું છે બધું કેટલું ગજબનું એ થયું છે બધું આપણને ખબર ના પડે આટલા મોટા કેટલી વસ્તીમાં કેટલું આખું એમાં આ સંખ્યા શું છતાંય કેટલું કામ કરે છે હમ હવે જેમને જેમ આપણે વિચારકો લેખકો સાહિત્યકારો શાસ્ત્રકારો એ લોકોને જતું જાય છે તેમ તેમ બધા ફ્રીન થાય છે આપણી પરિચયમાં નથી તો પણ બોલો જોયું તમે આ પાંચ ને છ રાજકોટમાં જાય છે ત્રણ રાત્રિ રહેવાના છે સુધીરભાઈ પાંચ ને છ શું ઈચ્છા છે તું ગોઠવી જ દો ત્રણ રાત્રિ હ અને બધાની જોડે બધો પરિચય કરી લો ત્યાં આગળ એટલા જોડે એટલે આ વ્યવહાર કોઈ દાડો ક્યાંય નડે નથી પરંતુ આ કાળ એટલો વસમો છે કે આપણે વ્યવહાર આપણાથી ઊભો થઈ ગયો અને આપણને લાગે કે આપણો વ્યવહાર આપણી સામે જ પડ્યો છે તું સાંભળે કે નહીં લોય લોયર બરાબર ને સમજાય છે ને વ્યવહાર વ્યવહાર શું કહ્યું આ તું બેઠો છું એ વ્યવહાર છે વ્યવહાર ના હોય તો બેસું કેમ કરીને ત્યાં આગળ નહીં સમજાયું હં એટલે આપણે જ આપણાથી વ્યવહાર ઊભો થઈ ગયેલો અને આપણને એ કેમ કંઈ નહીં થાય એટલે આ વાત છે એટલે આજ્ઞા ધર્મમાં બધાને આપણને દાદાએ કહ્યું કે ભાઈ વ્યવહાર કંઈ કોઈ કોઈ તમને સોંપ્યો નથી તમે તમારો ઊભો કરેલો વ્યવહાર છે બધો એમાંથી તમે નીકળી જાઓ સંભાવે હવે લહેણું દેણું બધું ખલાસ થઈ જવું જોઈએ શું કહ્યું લહેણું પણ મહાત્માઓએ જોજો બધાને કે પુણ્યબંધાયવો ભાવ કોઈને નહીં હોય જોજો અને સર્જન એ કશી બિલકુલ એનાથી મુક્ત થયા હોય તો જ એ આપણને ચરમદેહનું પુણ્ય બાંધી શકે છે ચરમદેહ એટલે જે શરીરદેહ કરીને કેવળ જ્ઞાન ખુલ્લું થાય કેવળ જ્ઞાન એ ત્યારે જ આ બાંધી શકે આપણે રણછળભાઈ સાહેબને જોયા ને આપણે બેઠા આ એમનું અપરિગ્રહ વ્રત પૂરેપૂરું વર્તે મહાત્માઓને બધાને બધી રીતે જોવા જોઈએ જોવા જેવું છે અપરિગ્રહ અને ચોથા પારામાં પાર્સનાથ ભગવાન હતા ત્યારે ચાર મહાવ્રત હતા એમાં અપરિગ્રહ વ્રતમાં બ્રહ્મચર્ય વ્રત આવી જતું એમાં કપડાં તે બધું એ લોકોને કશું વાંધો કામ જ કરવાનું સાદું રાખવું એવું કશું જ નહોતું બોલો કશું જ નહોતું પણ એમને અપરિગ્રહ વ્રત જે છે તે નહીં શું એમને એમને આત્મ સ્વરૂપ રહી શકતા હતા બધા એવા રહી શકતા હતા એવું આજે માગવાનના વખતમાં જોયું કે હવે આ વખત કડક આવી રહ્યો હશે બધો તે લોકો આમાં એમને પૂરેપૂરું સમજાશે કે અપરિગ્રહ પેલું પરિગ્રહ જ નહીં સમજણ પડે પેલું તો તો પરિગ્રહ સમજ પડે તો અપરિગ્રહ તો વર્તે જ પરિગ્રહ શું એટલે એમને આપણે બ્રહ્મચર્ય વ્રત ખુલ્લું કર્યું એટલે પાંચ મહાવ્રત એટલે એને મુખ્ય મૂક્યું પાછું એમાં દાદા ભગવાન શ્રીમદ્ પછી અને જે શાસ્ત્રોમાં વીર એમની આગળથી પણ જે કહેવાયું છે પ્રમાણે અસંયત એટલે કે સંયમી ના હોય એવા અસંયત એટલે સંસારીઓ એ નિમિત્તો બનશે મુખ્ય વિર શાસન પ્રકાશમાં આવવામાં શું એ બનશે ત્યારે એમાં જુઓ આપતો પુત્રો ભેગા થઈ ગયા તારે આપતો પુત્રો ભેગા થયા પણ એમને જુઓ તો કોઈ પણ આપણો સંપ્રદાય છે પંથ છે વાળો બધું જે જોશો તો એવું તો કંઈ દેખાય જ કશું જ નથી દેખાતું લક્ષણ અને છતાંયા તે આખું અક્રમ એટલે બધું જ અક્રમ આવ્યું બધું જ અક્રમ અને વ્યવહારમાં બધા છે તો એ બધાને વ્યવહારથી એવા મુક્ત કરાયા છે જાતે તો કોઈનાથી શક્તિ નથી તાકાત નથી પોતા પોતાના વ્યવહારથી મુક્ત થાય પોતાનો ઊભો કરેલો વ્યવહાર અને હું પાછો હું એટલે પછી કેવી રીતે મુક્ત થવું હું પાછું વ્યવહાર તે હું બને કે નહીં હમ પછી છોડાય કેવી રીતે ના છોડાય એટલે દાદા ભગવાનની અદભુત અક્રમ જ્ઞાન અને પછી વિજ્ઞાન એ વીર વિજ્ઞાન આજે ઘણા લોકો શાસ્ત્ર અને વિચારકોને બધા પ્રયત્ન બહુ કરી રહ્યા છે વિજ્ઞાન તો બહુ સુંદર એમનું હતું પણ એ ઓળખાણ નથી પાડી શકાતું જોઈએ એવું જે વ્યવહારમાં છે ને વ્યવહારમાં છે એ રીતે શાસ્ત્રમાં આવ્યું બીજું ન આવી શક્યું આજે આ પર્યુષણમાં પણ એના વર્ણનો બધું થાય એ રીતે જ થાય એ તો જોઈએ જ કારણ કે સંસારમાં વ્યવહારમાં છે એટલે અમુક જોઈએ એ મોટો યોગ છે આખો એટલે આજે મહાવીર ભગવાન નું વાંચન થાય છે ને જન્મ છે એટલે અને પેલું આપણે કલ્પસૃતર ક્યારે વંચાય છે આજે મુખ્ય આ બરોબર છે કલ્પસૃતું દર આઠે દિવસ હોય છે આપણા મહાત્માઓએ હવે પરિશ્રમ શું કર્યું પ્રયોગો કરે છે જાત જાતના કરે છે આપણા સત્સાધો ના એક એક લઈને દરેક આઠેક નવ દિવસમાં લયોગ થયા આપણા દીપકાનંદજીથી લગભગ સાત આઠ વર્ષ પહેલા આટનું વર્ગ દસ પહેલા ત્યાંથી આટલું ચાલુ થઈ ગયું ત્યાં જૈન સમાજના એમાં એટલે કોઈ પણ બધું કે આ દાદા ભગવાન વાળા કહે ખરા પણ દાદા ભગવાન એ સમજવા માટે પુણ્ય જોયું છે પુણ્ય હોવું ઘટે પુણ્ય હોવું ઘટશે જ્ઞાની પુરુષનું યથાર્થ સ્વરૂપ પેલું જ્ઞાની પુરુષનું અજ્ઞાન સમજે તો જ્ઞાન અને અજ્ઞાનને છે ખાઈ નહીં એ ખબર નથી કશું તો અને છતાં શાસ્ત્રો બધા વંચાય છે બધા શાસ્ત્રો શ્રીબંધો તો એટલું બધું વંચાય બધી રીતે પણ છતાં એ શાસ્ત્ર છે એને દરેક પોતાની ભાષા કરીને એમાં રહી શકે છે બધા રહી શકે છે એટલે બની છે બને તો બધું એટલા વ્યવહાર વ્યવહાર સાથે મોક્ષ અને તો સનાતન છે ચાલ્યો આવેલો અને એમ જ આ ભગવાન લખું આજે પ્રગટ થયું એમનું આટલું અદ્ભુત કેટલી એમનો કેટલા અવતારણ ભેગો થયેલો વ્યવહાર તે સાડા બાર વર્ષમાં ખાલી કર્યો અને છેલ્લા પ્રકારનો પાછો બોલો છેલ્લા પ્રકારનો એટલે આપણે મન આપણું જ્ઞાય થયું આપણે જ્ઞાતા છીએ જ્ઞાતા જ્ઞાય સંબંધ ખુલ્લો થયો ત્યારે આપણે સમજણ સમજણ પડતી ગઈ અને જોતાં થયા જોતાં જોતાં ખબર પડે શરીરની બધી ક્રિયાઓ છે આ તો દ્રશ્યમાન ક્રિયાઓ છે અને એ દ્રશ્યમાન ક્રિયાઓ છે તો હું જોનારું છું હું જોનારું છું થયું તારે છૂટાપણું બધું રહે છે અને જ્ઞાતા જ્ઞાય સંબંધ આપણને પ્રાપ્ત થયો છે એમાં આ વ્યવહાર આખો એ દ્રશ્યમાન જગતમાં જેમ જેમ દેખાતું જતું જાય જેમ જેમ આપણે જ આપણો વ્યવહાર આપણને દેખાતો જતો જાય કે જેથી વ્યવહાર પણ બહુ ખુશ થઈ જાય કે ઓ ઘણા વખતથી આ મારી જોડે મિત્રાચારી કરી હતી દુશ્મના મિત્રના સ્વાંગમાં કરતા હતા શું હવે બે ખુશ થઈ વ્યવહાર જીવનમાં આવવું એ બહુ અદભુત છે તો પૌદગલિક કારણ વ્યવહાર છે ને ચારિત્ર ના ભાગમાં ગયું મિત્રાક ચારિત્ર કહેવાય છે ને હમ સમ્યક ચારિત્ર કેવું વ્યવહારનો પક્ષ ના લે અને પોતાનો પક્ષ મજબૂત કરે સાબુત કરે અને પોતાનો પક્ષ જેટલો સ્થિર પામ્યો હોય સ્ટેપ બરાબરનો એનું રક્ષણ કરે પાછું પ્રજ્ઞા કેટલું બધું કામ કરે છે આપણી પ્રાજ્ઞા શું બરોબર એટલે આ વ્યવહાર સાથે મોક્ષ દાદાથી મળ્યો આપણને જે પાંચ આજ્ઞા મળી એની પાછળ કેટલું બધું ગુર રહસ્ય છે જુઓ તો ખરા કુદરતમાં અને એમાં અને દાદા ભગવાનનું અદભુત અકર્તા પદ અદભુત મારાપણાથી કમ્પ્લીટલી મુક્તપણ પોતે કેટલો સમર્થ છે એમની શક્તિઓ કેટલી છે છતાં આપણે બધાએ અનુભવ્યું પણ જ્યારે હાજર હતા ત્યારે આપણને હાજર છે ને એવું રહ્યા કરે પછી પછી ખબર પડતી જાય ધીમે ધીમે હમ છોકરાને એવું હોય મારા પપ્પા છે ને કહેશે વાંધો નહીં આવું જાય તારે હાજર માથે આવ્યું આ કેશ આવું થયા કરે સમજાયું તે મહિર ભગવાન જે એમને આગલા ત્રીજા અવતારે અને ત્યાર પછી દેવગતિ ત્યાર પછી વર્ધમાન સ્વામી એમાં જે બીજ પડ્યું એમાં આવું થઈ ગયું જો અને દાદા ભગવાન કહે છે આ તો એક ભવિ છે તમારી અહીંથી સીધા આપણે મહાવીર ક્ષેત્રમાં આ જ્ઞાન જેવું છે અંદર આપણી પુણ્ય જેવી એ અંદર એનું તૈયાર થયા જાય કે જેથી એ પુણ્ય પોતે જ એની અંદર ગતિબધ્ધિ બધું જ હોય છે બધા તત્વોથી એ હોય છે આપણી અંદર જે તત્વોથી બધા કર્મ ડિસ્ચાર્જ ભાગના ખાલી થતા જાય છે એના એ તત્વોમાં અહીંયા પુણ્યનું બંધારણ થતું જતું જાય છે પુણ્યનું બંધારણ થતું જતું જાય છે કે જે વ્યવહાર એવો કોઈ પણ ના હોય કે જેને એક્સેપ્ટ ના કરે પૂરા સાથે એ પુણ્ય આખું બંધાતું જતું જાય છે સમજાયું ને અને પાછું પોતાના સ્વભાવના એકાંતિકપણે શું કહ્યું સ્વભાવ પણ ક્યારે છે એટલે અને જેવા લક્ષણો હોય એનાથી એ લક્ષિત થાય આપણને હું શુદ્ધાત્મા છું લક્ષિત થાય લક્ષણ ઉપરથી લક્ષિત થાય નહી તો ના થાય એવી રીતે વ્યવહાર વ્યવહારના લક્ષણોથી છે એ વ્યવહારના લક્ષણો જેમ જેમ આપણને આપણા શુદ્ધાત્માના લક્ષણો એ કરીને સમજાતો જતો જાય દેખાય તો જ સમજાય નહીં તો સમજાય નહીં અને દેખાય કેવો હોય સમ્યક પ્રકારે દેખાવો જોઈએ સમ્યક પ્રકારે કોઈ જાતનો પક્ષ ના હોય એમાં અને એ સમ્યક પ્રકારે દેખેલો હોય ત્યારે કહ્યું ને તમને હમ શું કહ્યું હમણાં સમ્યકપણે અને ત્યારે જ આપણને આ મનના લેવલે હજુ ત્યાં આગળ પણ આ વિચારને બધું જે દેખાવવું જોઈએ એમાં તો પ્રોસેસ ચાલુ જ છે આપણે બધા માટે ચાલુ છે ચાલ્યા જ કરે અને દેખેલું જણાય કરે એમાં પણ બને છે બને જરૂર બને છે પણ અવશે અવશે થતું જતું જાય છે અવશે અવશે પરંતુ એ બધું પુણ્યના બંધારણના ભાગમાં જાય છે આખું એ પુણ્ય જેવું બંધારણ છે એ આખું ચારિત્રનો ભાગ છે તે રૂપકમાં આવશે આગળ અને એના માટે એવા રૂપકોમાં આવે એવી જગ્યા અને બધું હોવું જોઈએ બધા ક્ષેત્રો અને બધા આપણા દ્રવ્ય બધા કારણો મૂળ કારણો હોવા જોઈએ તારે ત્યાંનું કામ થાય એટલું કેટલી સરસ ભાષામાં સમજાવ્યું છે દાદાએ આજે ભારત સિવાય બધા પુનર્જન્મમાં કોઈને ક્યાંય ખ્યાલ જ નહીં આવે વાતો કરે છે અત્યારે બધા નથી કરી શકતા પણ એ વાતો કરે સુપરફ્લો અને મના કોઈ પણ સંજોગો મના આટલું જ આ લાઈફ ને આમાં જે થયું અહીંયા આગળ પણ આપણે એવું ઘણા એવું હોય છે કે મનુષ્ય થયા એટલે મનુષ્ય જ પછી આવે આમાં પાછું મનુષ્યની બહાર ના જઈએ આપણે બોલો અને દાદાએ દારવિંદ સાહેબને પણ એમને જશ આપ્યો કે કહે છે ખોટી વાત નથી પણ ચાર જ ઇન્દ્રિયો જ્યારે ધીમે ધીમે ધીમે ધીમે ધીમે એક એક ઇન્દ્રિયો ખોલતા કેટલા કેટલું બધું પાછળ બધા રાઈસ ફોલ થાય ચડા ઉતાર થયા કરે એમાંથી આગળ વધે એક એક ઇન્દ્રિયમાંની વાત છે તો બીજી ઇન્દ્રિય ખોલવાનું તો ઠેકાણા ક્યાં કેટલું બધું છે એમાં તો ચાર સુધી બરાબર છે પણ પાંચમું આવે ત્યારે એમને ખ્યાલ નથી આવતો કે માણસ અને પ્રાણી સૃષ્ટિ એમાં કેટલો ભેદ છે બે બજુક નજીકના છે સંબંધીઓ એ સંબંધી હોય એટલે માણસ હોય તો પાછું પ્રાણી સૃષ્ટિમાં જવું પડે અને પ્રાણીસૃષ્ટિમાં એનું પ્રાણી સૃષ્ટિનું આખું કર્મનું બધું ખરી પણ બધું એટલે પાછું માણસ આવે આ કે છે ના પડી એમને ખબર પડી નહીં આટલા મોટા વૈજ્ઞાનિક જીવન જીવેલા બધા અમુક પ્રકારના એમાં બધું બને આપણા ઉપનિષદો આવ્યા છે ઋષિ મુનિઓ બધાને આત્મા સંબંધી બ્રહ્મ સંબંધી આ બધા વચનો નીકળ્યા છે કેવી રીતે કે આપણા દર્શન આવરણ એમનામાં કુદરતી પણ એ ઉદ્ગાર કાઢવા માટે એમને સભાબભા કશું જોઈએ નહી તો પોતા જંગલોમાં હોય નીકળાય નીકળી જાય ઉદગારો દાદાજી બે મિનલો બોલો બોલો ચાલો આ થઈ જવા દે ભાઈ વાત છે એટલે આપડે દાદા ભગવાન આજે આપણને મળ્યું છે મયુર ભગવાન ના વીર શાસન નું એ વીર શાસનના જ આપણે બધા છીએ આજે અને દાદા ભગવાન મુખ્ય એના શાસન અધિકારી થયા શાસન અધિકારી ત્યારે જ હોય કે કોઈ જાતનો અધિકાર એમની પાસે ના હોય અધિકાર વીર અધિકાર વીર સ્થાપના એમ નહીં સ્થાપના પછી એમ આપણે બેસવાનું અને બેઠા પછી અમે અમારા તૈયાર થાય બધા એ મજા કરે શું અમે તૈયાર કરી દઈએ બધું કેટલા સુખમાં મૂકી દીધા છે આપડે એમનો અનુભવ કહી ગયા ને એટલે આવું છે હમ તો બેન શું નામ તમારું મારું નામ કૃપાલી જોશી ગુરૂપાલી જોશી મેં ગાયો તો ગઈ વખતે જી ખબર છે આ ગીતાનો આ પણ આપણે આમ તો બહુ આવ્યા નથી ને અચ્છા ચકાયો તમે વરોડામાં રહે છો હા બરોડા જય રત્ન આરવી દેસાઈ રોડ શું આરવી દેસાઈ રોડમાં ગાયો તો નહી ગાયો બલે મધુરે નામ તારુ મધુરે કાહ રો પ્રભુ પ્રથ નહી મધુર નહાર વિકટ વાટ સંસાર રોજ આવો છો ને અહીંયા આગળ આઠે આઠ દિવસ લાભ લેજો આઠમય મેં આવીશું આખો દિવસ અહીંયા છીએ હા ક્યાંથી જગદીશભાઈ કોઈ આપ્યું હા ત્યારનું છે આ તો કોઈક આપી ગયું હતું હા હા દવેસનું છે દવેશનું છે અચ્છા સારું તો પછી જોવું પડશે એ કલકત્તામાં છે તે ચલાયા કરે છે એનું એના આ જ્વેલરીનું સર્ટિફિકેશન બધાને આપવાનું એનું છે જ લાઇસન્સ એની પણ ચાલે કરે છે પણ એનો ભાવ એ છે કે એ ગયા કરે છે મારા મધર હતા છોકરા છે મારા વાઇફ છે આ બધું પણ હવે મારે તો આના સિવાય બીજું કશું નહીં એને બધું મેં સજાઓ આપ્યા પણ અમે જોયું કે કલકત્તાના એ સંજોગ સંજોગોમાંથી છૂટ્યા હતું એમ છૂટા એમ છે નહીં જલ્દી પણ ભાવ એક જ કરે છે એનો ગમે તેમ કરી જાઉં અહીંયા આગળ આપણે આઠમે વાત કરશું પર્સનલ છે એવી અને આપણને અંદર ખૂંચ્યા કરે મૂઝવ્યા કરે બધી જ રીતે વ્યવહારમાં આપણાથી કોઈને જેને બધું આવી રીતે સ્પંદનો નીકળી ગયેલા હોય વ્યવહારમાં અને એમાંથી બહારથી આપણે નિમિત્ત એ કરીને આવે એવું આપણે જ આપણું વ્યવહારનું અંદર બધું એવું ઘણું બધું છે અત્યારે આ કાળા જેવો છે આખો પાંચમો કાળો અને કરિયુખ ઘણું બધું હોય છે કોઈને કહી ના શકીએ સહી સહન ના થાય પાછું એવું ચોખ્ખું નિમિત્ત જગ્યા મળવી ઘટે એવું વસ્તુ છે શું એટલે આપતો પુત્રો તમે પણ ધીમે ધીમે વિકાસ બહુ સારો થઈ રહ્યો છે હમ એટલે હવે તમને કંઈ સ્પર્શે નહીં અને દરેકને પોતાના વ્યવહારમાં જ્યાં સહન ના થાય એવી પરિસ્થિતિ વારો બધો ત્યાં જેમ એને હળવા થવું હોય ને તો થઈ શકે છે ધીમે ધીમે આવે એકદમ તો ના આવે જ્યાં સુધી આપણું મારા પણ રહેશે ત્યાં હોય એ મુશ્કેલ છે અને જો પડવું એમાં ના પડવું એ જ સારું વસ્તુ છે સમજાયું ને આ તો દાદા ભગવાને જોઈને આ રણછોડભાઈ સાહેબ એમનો અનુભવ ના કર્યો એવો અમારે આ રહી રહીને જોઈ જઈને બધું પહી ગયું અંદર જાતે પોતાનું તો કંઈ આવડે એવું બધું પહે ગયું સમજ્યા અને એમાંથી સીજી ગયું શું કયું સીજ્યું સીજેલો ભાગ છે એટલે કોમો લાગ્યા શરીર જે દ્રષ્ટિ આપણે દાદા ભગવાન પાસે ગાડી જે દ્રષ્ટિ એ સમય એવું અમે આપણી સાથે ગાડી શકીએ તો જ અમે ભાવના જેવું જોશો તેવું ઓટોમેટિક તમે આપણે દાદા ભગવાન ને નિરખ્યા અને આ પદ ને પામ્યા એ દ્રષ્ટિએ અમે આપને નિરખી શકીએ અને આજે મોટા દિવસે દાદાજી હૃદય નો ભાવ અમારે બધાનો દાદા જય સચિદાન જય સચિદાન નમો હિયન્તાણ નમો હરીહંત નમો સિદ્ધાણ નમો સિદ્ધાણ વાય રિયણ નમો આય રીયાણ વજ્રયાણ નમો વજ્રયાણ વૈ સવ સાઉ નમો લો સાઉસો પંચ નમુકારો ઐસો પંચ નમુકારો વપણા સવણ સવ પાવપના સંગળાણ સવ સિ મંગલાંચે સિંહ વૈ મંગલ જય સચિદાન આઠમ કયા દિવસે છે શુક્રવારે તો અમે ગુરુવારે આવી જઈશું અહિયાં મહાત્મા ગુરુવારે અહીંયા ભોજન લઈશું પછી રજા ત્યાંથી લેવી પડે એ તો વ્યવહાર છે વ્યવહાર તો વ્યવહાર જ છે સોનબેન બરોબર તમને સમય મળે તો આવી જજો બે દાડ આપડે રાખવાનું અહીંયા ચાલો જય સચ સચિદા દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર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 અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ના અસીમ જય જયકાર હો રાધા ભગવાન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 જય જયકાર હોદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિંમ જય જયકાર હો દાદા ભગવાન નાસિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દા ભગવાન ના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 દા ભગવા ના જય જયકાર દાદા ભગવાન ના જય જયકાર હો દા ભગવાન જય જયકાર દા ભગવાન ના જય જયકાર હો દા ભગવા જય જયકાર દાદા ભગવાન નસિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર હો ભગવાન ના